પાંચોરાશી ઓગણીસ સવારે ઓગણીસ પાંચસો અવિનાશી તત્વો પાંચ છ અવિનાશી છ અવિનાશી તત્વો છ અવિનાશી તત્વો છે છ અવિનાશી તત્વો ખાસ આજે છ તત્વો છે તે એકબીજા જેવા છે થોડા થોડા એકબીજા જેવા સરખા આવતા છે બધા પણ દાદાજી ગતિ સહાયક અને ગતિ અને આકાશ અને પૂતગલ અને પૂતગલ એ પાંચ છે બીજા એ કેમ સમજાઈ ગયેલા છે ને એ કેમ નથી સમજાયેલો કયો નથી સમજાયો આત્મા કે બીજા તત્વો સમજાયા છે ને આત્મા તત્વો કેમ નથી સમજાયું પેલા કેટલા સલ્લા છે કેવું ખબર પડી જાય સમજાયા નથી દુનિયા બધી આનું ભરેલી આજે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા તેણુ બોલાવાય એવું કૃષ્ણ ભગવાન બોલ્યા હતા ત્યાં જ એનું બધું છે આપડે ગટર જાય એટલું જોવાની લેવાનું પછી ગટર કેટલી ઊંડી કેટલી પોળી કેટલી હળી ગયેલી કેટલી કવેલી બધું આપડે જોવાની જ અહીંથી પાણી જાય છે આ વચ્ચે અહીંથી બેગું થઈ ગયું તો હાથમાં છે ને આવે બહુ અઘરું હાથમાં તો કોઈ આટલો બનાયા પણ એ થઈ ભગવાન એવું બોલે ક્યાંથી બાળીશું દાદાજી કાળ ના અનંત અણુ ઓ પરમાણુ કીધા અણુ ને પરમાણુ કીધા દેખાય આ દેખાય પેલા ના દેખાય આ રૂપી છે ને પેલા અરૂપી છે અરૂપી અણુ અરૂપી અરૂપી અને સ્થિતિ સહાયક અને સ્થિતિ ગતિ સહાય માણસ એવું પછી ફરિયાદ કરે અને ભૂ રેવા જ નાય ને સ્થિતિ સહાય એ એ શક્તિ છે કે એના બી અણુઓ છે એ શક્તિ છે પ્રદેશ સ્વરૂપે એ અણુ ના ભાઈ પ્રદેશ સ્વરૂપે એટલે આ પાછું નવું કીધું પ્રદેશ પ્રદેશ સ્વરૂપે એ કેવાય પ્રદેશ પણ તમે તમારી બુદ્ધિ ના ભાઈ આપડે ગિલોડી મરી જાય છે ને ગિલોડી પૂંથળું કપાઈ જાય છે જીવ અમર નીકળે છે જીવ નીકળી રહેશે એટલે પછી પડી જાય કે એવું કે એવું કે તબ જોયેલી નહિ પૂથલી કપાયેલી તબેલી जीव कपाय पुछड़ी कपड़ी गई એક જ થઈ જુદ પડે એ ગતિ સહાય ભરેલું તે કુદાકુદ કરે છે ગતિ સહાય ભરેલું તે કુદાકર ગતા ગતિ પ્રદેશ પ્રદેશ સ્વરૂપ છે આપડે કામ નહી બઉ ઊંડો ઉતરવાની આ પાણી આવ્યું કઈ ક્યાંક ટાંકી નથી આવ્યું છે ક્યાં જાય છે હાથ પગ ધોઈ નાખી દો ગટર માં બસ એટલું જ કામ શું આપડે કામ હતી કામ ગાડીમાં ક્યારે બનાવી શ્યા નહી બનાવી બધું જાણે આપડે ગાડી બે ગાડી અને ગયા ને આપડે આપડે ગયા ભૂતકાળ તો બધા આણું બનેલું છે ને આ વનિમી બધું હોય આ ભૂતગલ પણ લોકો એને સમજે એક અરણવિકલા પૂતગળ ગણ્યું છે રૂપી રૂપી તત્વ કેમ આ વિચારો આવ્યા હતા તમને બધા કેટલો સંભાળ નિકાલ કરે ટીક આ નો અહી આત્મા એ થયા હોય કડક થયા હોય તો તમને ગમે નહી કે આવું શા માટે ત્યાં પાર્લા માં તે બધા શું કે કરોડ ઉપાય ના થાય તો કરોડ ઉપર ના થાય એમ વિચાર ભાણ જ ના થાય એ તો સારું કરે સંજાશાસ્ત્ર માને આમ ના આવે કે બેન કે શબ્દો થી વાંચ વાંચી ગપા મા તો અમને બધા ને તો કરો છો તો બધું કે આ સાચું છે ને ખોટું છે અથવા બે શક્તિ અંદર થઈ ગઈ છે જેટલું મેં નીકળ્યું એટલું ખરું કાચું રેખવા છે ફરી વાર કે શક્તિ ખ્યાલ આવ્યો છે અને હરગાવો કાકડી મૂકો પછી ડાઇલ લાવો ચોખા લાવો પાણી લાવો જોઈ દાદા કરોડો ઉપાય આત્મા જેવી શ્રદ્ધા દેહ ની હું આત્મા છોડી શ્રદ્ધા દેહ શંકા શંકા આ કોણ કરે તો બીજું કોણ કરતું બધા પેલી બીજી આપતો અરે બીજું પેલું પાર્લા માં તમે એક વાર સત્સંગમાં કહેલું एक, एक स्टेज ये वसंत भाई करेमयाकार होेज ये वसंत भाई करे अरे वसंत भाई जुदा अनेते जुदो अ करता जुदा ने पोते जुदा अने तीजी टॉप स्टेज यी है વસંતભાઈ શું કરે છે એને પણ જુએ છે અને આત્મા વસંત એમાં કોણ કોને જોયું છે ને કોણ કોને જોયું આ જોવાના કાર્ય પડ્યા છે ને કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ જોવાનું એને કરવું પડે છે શું કરવું પડે છે જ્ઞાતા દસ્તા રેવું પડે છે પછી મેં મેનેજર થયો પાછું ઉપરી પાછો ઉપરી જોવું પડે નઈ જોવ દેખાય દેખાય આજ કરે એટલે એને પણ જાણનાર છેલ્લી દશામાં અરીસા માં આપડા મૂકી આપડે બધા દેખાય के जो जल्के। जल्के। जल्के नुछ। नुछ। एक आ, संसार भाव से बहुत आगे बहुत कई આપી દો છે આ જોવાની ગરજ જ નઈ ને મેળકે એમને ગરજ નહી દેખો દાદાજી એમને ભજના કરશે ભગવાન નામો મોટા નમસ્કાર કરીએ પ્રણામ કરીએ પહોંચે તો પ્રશ્ન એ છે કે ટાઈમ ડિફરન્સ તો ત્યાં બી હોય ને કે ગમે ત્યારે થાય તો એવું સવાર નો પોર નથી કરીએ દરરોજ પણ ટાઈમ ડિફરન્સ કામ પતિ સવાર માં તે છે ખરો ટાઈમ તો શિયાળા માં કરવું પડે કેવું શિયાળો કરો કે નાળામાં અમે દાદા ભગવાન ને નમસ્કાર કરીએ એટલે આપને નમસ્કાર કરીએ તો તે અમારે કેટલી વખત કરે અમારા તાર રોજ તમને જોડાય કારણ કે અમે દાદા ભગવાન ને નમસ્કાર કેટલી વાર કરીએ जोड़ श्रीमंदर <laughs> <laughs> स्वामी पड़े चालीस दादा तो निरंतर रह છે તમને કોઈ વાક્ય ગમ્યું બોલ્યા નહીં કશી તમે બોલતા હતા એટલે બાબુજી પૂછે છે બાબુજી પૂછ નામ દઈએ હોવું જોઈએ મનમાં મનમાં વિચારો માં કયું બોલો શ્રીમંદર સ્વામી ને નમસ્કાર કરે છે દાદા નું જયારે આપડે નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશ્રી ભગવંતો ને નમસ્કાર ઓમ પરમેશ્રી ભગવંતો ને નમસ્કાર સાહેબ ને નમસ્કાર સાસન દેવદેવી ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ નજર સામે અંદર અમર અસીમ જે કારો બોલી અમે દાદા ની મૂર્તિ હોય ફોટો ફોટો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 કરામત કરે છે કોણ સમજે હા હું કરું છું એ જ મત કરે છે સમજી જાય તો તમે વ્યવસ્થિત સમજી ગયો કે ઉકલ્યો તરો તો જ તો સમ નાખો કરામત ઉદગલ ની બાજી સ્વાભાવિક છે લોકજ કે ચેતન ની છે શું લખે છે હાજરી ને લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે પણ આ લોક શું જાણે ચેતન કરે ચેતન કરતા નામે નથી બિન ગુનેગાર ને ગુનેગાર આપણે ક્યાંથી આવું ધ્યાન ના રે છે અમને તો એવું ધ્યાન ના રે કે ફલાણે ફાલે ફલાણું પેજ કાઢજો આ ક્યાંથી આપડે આવું બધું ધ્યાનમાં થઈ જાય છે દાદાજી कोयला जो उकड़ो हस्त थी जाए तो, निक्रें। निक्रें तो तुम तुम तुम नहीं आ, <laughs> અને ભૂત વર્ગ્યો તો ભૂત કરે પણ કરનાર કઈ જોયે જ નહીં માણસ ભૂત નહિ પણ પ્રેત વર્ગ્યું હોય તો માણસ શક્તિ ના ચાલે જે વર્ગણ હોય તેનો અમલ હોય કોનો હોય અરે પ્રેત નહીં દારૂ પીધો તો દારૂ નો અમલ હોય શું કહે એનું ચરણ બંધ થઈ જાય તમે પીધેલો ને પછી પવિત્ર કરેલો નહીં કોઠો હેઠો કરેલો સુરતી પ્રજા કોઠો હેઠો કરેલો શીખ સાય સરળ લોકો ચાલ મુશ્કે અતિ મુશ્કેલ કે सुख संपदा खुणे खुणो सकल ब्रह्मांड नो हूँ नती कहू कोई करता ने खुणो सकल ब्रह्मांड नो हू ने कहू વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી ને એવો ભેગા થાય પાણી થઈ ગયું કોને કરતા કે કોઈ બાબુ નહી સ્વયંભુ સાંભળવા માટે તો કરોડો એ બેસવાનું છે આગળ ઇતિહાસ હું जगत मूण हू परिनेश्वरी मूर्त आक्रम पहचु आज अनता अपवाद प्रकट प्रत्यक्ष मूल भगवान जगतने ने खुले आम कहू कारण अकुरु लघुताम છપાયેલું છે ચોપડી અપાઈ રહે છે લોકો ઘેર ત્યારે ખોરી બધું છપાઈ ગયેલું બધું જેટલું નીકળ્યું હોય બધું કવિ કવિ નું બઉ સુંદર લખાણ છે કવિ નું દીપક ભાઈ ને એને સમજ ના પડે ફક્ત બાકી એને મળે કેવું છે દીકરા એટલે એનો બધું આવે એનો રોગ નીકળી જશે ને ભરેલો માલ નીકળે છે અમે બધા જ્ઞાન માં બેઠા પછી અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય ખરો નીકળી જાય ને બીજું હંમેશા એટલે કેરી ના માલિકી હોય તો ના ખાવી હોય તો એમ નહી જરા જલ્દી નીકળી જાય ખરો વેલો વેલો નીકળે ખરો ના એ તો દિવાળી દિવાળી કઈક તો કેરી કાળ તો શું થાય ના સીધા ઉગી ખવાય નહી ખવાય આપડે સીધે છે સીધું એટલે શું તમે સીધાદે નઈ લે સીધા દેવ લોકો પછી એને સિદ્ધ થવા દે છે પછી ક્યારે ખાવાયું પહેલા સિદ્ધ થવાનું તક હા તા સીધ થવા દો કે સુરતી હિજવા દો કરી સુરતે કાયમી કોય જે પરમાનન્ટ એ છે કોયડો જ્ઞાની સેવા માં હજી એ બહુ ખામી છે આપણા એવો ભાવ થાય કે આપની જે સેવા કરીએ છીએ એ તો કશું જ નથી એનાથી વધારે થવું જોઈએ તો આપ સમજાવો તો વધારે થાય આપવા કરીએ છીએ એમાં બરોબર છે ખામી હોય તો રાજી ના દેખાય બરાબર ખુબ જોઈએ હજી ખુબ જોઈએ બઉ ખુબ થાય થાય ગુસ્સે થઈ જાય શું કરી રહ્યા છીએ તમે શું કરી રહ્યા છો બરાબર અમારે જોયતું અમારે એની એ તમારી ભીખ રહી નથી પણ તમે શું કરી રહ્યા છીએ ના પણ મારું કેવું એમ કે આપવો જોઈએ સુંદર છે તેથી મારે વળવું નહી પડતું પડે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 ખરું છે એમ માની લે તો પછી એમને અંધેરસે જાય એટલે એ લોકો અમને કે મને કેમ કે એટલે અમે કહીએ નવરો નવરાશ જાય મારે મને કેવું એમને કેતો રહી એના કરતા કયા કરતા આપડે આપડે આપડે આપડે રેગ્યુલર થી જઈએ શું ખોટું ના ગમતો પણ હું ચાલવા દઉં એ શું કે છે અરે રાખો મનોરંજન ગેટા જ આજકાલ નઈ ત્યાં મનોરંજન માં દોડે અહિયાં અને ભરવા રે અહીં કપી જઈન કરે સાધુ સન્યાસી આપડું જે શ્રદ્ધા ધન બધું લૂંટાઈ જાય સારા ના દીકરા મારા એક લાખ બેઠા અઢી લાખ બેઠા પાંચ લાખ બેઠા જુવા જેવું છે માલ નહી ભરેલો કોઈ ભરેલો अरे घेटा ने नी अक्कल दौड़े ज्या मनोरंजन यहाँ बरवाड घंटक दादाजी आप अन्व लागे, आप न हो त्यारे तर इच्छा भी ओ पय जयकार बोलिए चरण विधि वाँचिए હું તો આપતા સૂત્ર વાંચું ને આટલું જાડું આપતા સૂત્ર તો બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો એ થાય સેચ્યુરેટ થઈ જાય સંતૃપ્ત થઈ જાવ આ લોકો પંદર વીસ પાના વાંચે રમેશભાઈ કે છે કે તારું વાંચન બહુ ઓછું છે ખુબ વાંચવાનું રાખ પણ હું થોડું બે ત્રણ વાંચું ને એટલે ભરાઈ જવાય છે આપી દીધું છે ગુદનીરૂ બેન આપશે આખું જગત ફસે વડવા મોડું જોયે ને મોડું ચડી ગયેલું ભાઈ દાદાજી આ પોપ છે કે આપણા જે મોટા મોટા કથાકારક છે એને આપણી પાસે કર્મ કરેલા એટલે આ લાખો લાખો ને કથાઓ કે છે ભાવ કર્મો કરેલા એટલે આ લાખો માણસો લોક ભેગું થાય આપડે વખત કાઢવા રેડિયો આપણને મળશે બસો પાંચસો રૂપિયા સોદાબાજી જોયેલી કેટલા બધા વાક્ય એક સમજો તો સંન્યાસ આશ્રમ માં બહુ જ હતાસ્કાર મળે ફિલ્મ આપડે બાર ફિલ્મો જોઈએ ને મૂવી જાત ના મોહ ના પ્રકાર ફિલમ જોવાના ફિલમ કઈ જોવાની છે કે અત્યારે આ શું ચાલી રહ્યું છે તે જોવાનું બદલે બીજું જોવા જાય અમને તો આ બધી ફિલ્મ દેખાય મરદાલ ફિલ્મ આજી મરદાલ આ તો આનંદ જ જુદો હા આનંદ જ જુદો રે આનંદ ઉભરા તેલંદર રડવું પડે એટલે કે ફુરસી ફેરવતો કાયમ રડવા માટે જ મૂવી જોય બપોરની મૂવી 12:00 કેમ અને જે કુદી કુદીને ગા ગાતા તા હા ઓ મજા આવશે રે ખાવા બચમાં ડખો નઈ કરવો આ મૂવી આમ ઉ જોવાનું તો જાતો તો કે તારે રમેશભાઈ રમેશભાઈ ખુશ રહેશે એમને પૂછવું છે કશું આત્મા એટલે આત્મા એટલે શું આત્મા એટલે શું એટલે આપણે ખરેખર છીએ ના પાડે ઓળખે ને એ લોકો એકનું નામ તરુલતા પાડે એક નું સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્મા ઓળખવો જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીર છું જાણી ત્યાત્મારે દાદા યાદ રહે છે કેટલો વખત એજ આત્મા બેન તો જાત્રા બીજું કેટલા મોટા તમારા થી બાર બાર બાર વરસ હશે જ્ઞાન એજ આત્મા જે જ્ઞાન છે ને તે જ આત્મા તે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કેવાય અમારા અમારા મામા કાકા જ્ઞાન એ આત્મા નહીં આત્મા સાચું જ્ઞાન એ આત્મા પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ આત્મા દાદાજી જ્યોતિ સ્વરૂપ એટલે આપણે અનુભવ સમજ ને અનુભવ તારે જ્યોતિ પણ આ નહી સમજેલા કે અનુભવ અને સમજ એ જ્યોતિ છે પછી જ્યોતિ ઉભરાય પછી જોડે બેઠો ત્યાં સુક્યો થઈ જાય રાતે સમજ સમજે થઈ ગયે બે બી આજે ચા પીઆઈ નથી આવી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 અને ખાઈ અને ગળી વર્તાયુભવ થાય આ સંસારી બધારી વસ્તુ જ્ઞાન પુરુષ માહિતી કરી આપે ત્યાર પછી કેરી અનુભવ રે આત્મા નો ના રે એ તો બધું સંસાર નયું એ ગંભેશાલે એ તો બે કિલો છે બરાબર સંધ્યો સંભાવ નિકાલ કરવા સંભાવ નિકાલ થાય છે અને આપણો સુધારાત્માન તો જેટલી આજ્ઞા આપો એટલી સુધારાત્માન છો આપણે તે મે થઈ જાય જેટલી પાળે દાદાજી આ લોકોને બધાને એકવાર જ્ઞાન લીધું ને સમજ પડી ગઈ તમને કેટલા બધા વર્ષો થયા રામ